ખબર <laughs> પડી યાદ નઈ કરવાની બુદી ના પણ જે જવાબ એવી રીતે આપ્યો અમે હા બરાબર હવે બે બે કે બે હા ઠીક છે ત્રીજો તમા પૂછો વાતો ચાલુ કરો મંત્ર બોલે ની કેતો મંત્ર બોલે આઈ મંત્ર મેશા ઈ તો ઓલવેઝ જ જોઈએ દાન આઉડે ઈલો ઓલવેઝ જ જોઈએ એદી શરૂ નથી કરી એતો કરો તો હા યે આ કોણ ઈ જોવાની સીગુને ફાવશે નમો વીતરા ગાય નમો વીતરા ગાય નમો હરિહતાણ નમો હરિહતા નમો સિદ્ધાન નમો આયરીયાણ નમો આય નમો વમો લોય સવ સાવણમ નમો લોય સવ સાવણમ એશો કંચન હુકારો એશો કંચન હુકારો વણો સબા વણો મંગલામણ હવૈ મંગલમ ઓમ જે પૂછવા જેવું લાગે કે આપણને સમજવું છે તો પૂછવું ચાલો ના સોફા પર લઈ જાય છે ફાવશે ઓછું નહી પડે હું જાણું છું તો નીચે મારી જ છું મારે આજે બે દેખાવી આવું જોખવાડે પપ્પા એવું પછી આપડે કપિલે બધા બધાનો પ્રયાગ દાદા મળ્યા એ બહુ મોટી સાહેબ ના બધા આવે છે તો તમને ગમે છે બધા બની શકે એવું મને ખરું જાય બીજી કશું ખાનગી બને પૂછીએ શરમ આવે તો બીજા હાજરી પછી સરખી ના ના ઓકે બેસે આમ આમ સુતો મારે ગાટો ખરો ઓકે ઓકે લુકો એન યાર અન મારી સામું પીસ કરો આમ આમ કુરસી મારી બાજુ બાસા બે હવે સુવા દો ને કસો નારો લાગ્યો જો કે આમ ઉત એ સોખો હે કે એન યાર મૂથે મૂક ઓછું તો ના વીન ફર મૂથે નદી ઉપર છે કઈ પણ અમેરિકા વાળા ચલાય લેશે નિશા ચાલ બોલા બોલાય મંદિર કુદરતી ચનારે janare mamun dile gudarik rachai lai nare mureti amutaj aaki line bolu aaki line bolu okay મંદિર કુદરતી રચન રે મુરતી અમોદ જડી મંદિર ઉદ બે અનુસંધાન શબ્દ સરખું એટલું બેદ થઈ જાય સમજે જ્યાં કઈ એવું હોય તો એવું જ કરે બે છે સુગંધપ સ્પર્શ તણી કુદરતી અવસ્થા મનની લતાજી અગર મુખ્ય સુગંધ રચના રેરતી અમુત જડી vandira kudarati rach better be richer ah મંદિર કુદરતી રચના ચે મંદિર કુદરતી રચના એટલે કઈ કયું મંદિર the there let me by my credit let it over shit I imagine what that's ah yeah shut up shut up pulao no sir you just જય okay. શ્રીરા ખુલ્લા થયેલા હોય અમૃત ભગવાન ખુલ્લા થયેલા હોય પૂર્ણપણે એનો આપણને લાભ મળ્યો અને એનો આપણને લાભ મળી ગયો છે સામાન્યપણે મૂર્તિ એટલે આ શરીર જે છે એવું છે પણ એ બધામાં કુદરતી આખું એમનું મન એવું થયેલું છે કે જેના આધારે આપણને આ લાભ મળે છે પોતે મનથી પૂરા મુક્ત થયેલા અને એવા મુક્ત થયેલા આપણને મુક્ત કરી શકીએ આપણે એના લીધે મુક્ત થયેલા છે મનથી મુક્તિ એને જ મુક્તિ કરી એટલે એવું કુદરતી મંદિર આપણી સમક્ષ હોય ને જીવતું મંદિર ના આપણે એવા મુક્તિ જેવા થઈએ નહીં થવાનો પૂર્તિ થવાનો રસ્તો આટલો સરળ કરી આપ્યો આપણે સૂક્ષ્મ એટલે મનના અને વાણીના સંયોગો પર છે આપણે આધીન નથી કાર્ય કારણ નજર આ બધા ફોડ આપણને પાડ્યા નહીં તો આપણને એમાં જ કરું છું ત્યાં હું કરું છું ના ભાવ્યું એટલે કેવી રીતે કારણો સર્જાયેલા હોય અને આજે જે આપણને ખબર પડે છે કે દેખાય છે તે બધું કાર્ય છે એટલે દરેક કાર્યની પાછળ કારણ હોય એના એના ભેદો આપણને ભોકવાનું આવ્યું ત્યાં આપણી પરમાણુ રૂપી એટલે ભાવ કરેલા ત્યારે પોતે ભાવ દેખાય છે એટલે સમજવાનું કેવી રીતે સ્થુરમાં પરિણામ આવે છે ભાવ થયેલા તો પોતે અરુટી અને સૂક્ષ્મ રૂપે થયેલા એનું આખું રહસ્ય આપણને ખુલ્લું કરી આપ્યું કેવી માયા ની અટકણ્યા જેમનામાં આત્મ ખુલ્લો થયેલો છે પ્રત્યક્ષ એટલે અનુભવથી આપણી સામે છે એક પ્રત્યક્ષતા આંખની સામે હોય ને પ્રત્યક્ષ એટલે આંખની સામે કહેવાય આ જે પ્રત્યક્ષ કહેવામાં આવે તે એમને અનુભવ રહે છે અનુભવ થી આખું ખુલ્લું થયેલું છે એવા પ્રગટ આપણે સામે આવે તો એ માયાની અટકણ માયા અટકણ એટલે બધો વ્યવહાર બધો એટલો બધો ઉંચવાળા છે એની સમજણ આપણને નહીં હોવાના કારણે એમની ઓળખાણ પડી શકતી નથી ઓળખાયા પછી ઓળખાણ પડતી નથી દ્રષ્ટિના કોણ ભેગે એટલે હવા જયારે પ્રગટ પ્રત્યક્ષપણે આપણી સામે આવે ત્યારે એટલે રોંગ માન્યતાના દોષો કોણ કાઢી આપે એમના સિવાય બધા આપણને રોંગ માન્યતામાં જ ધક્કો માગ્યા કરે એટલે રાઈટ સમજણ પ્રાપ્ત થવી મહા મુશ્કેલ છે અને એ આપણને રાઈટ સમજણ પ્રાપ્ત થવાથી આપણા જીવનમાં તેટલી શાંતિ થઈ નહીં તો કોઈ આટલા ચાર પાંચ કલાક ટ્રાઈવ કરીને કોઈ આવે ના આવે આવે ખાવા પીવાની ત્યાં મજા કરવાની હોય ને તો આવે એટલે આપણે કોઈને કહીએ કે સક્ષમ માટે જાઉં છું તો આ ગાંડા થઈ ગયા હતા પણ આ તો આપણને જે પ્રાપ્ત થયેલું છે ત્યાં આપણને ખબર પડે એટલે એ દાદા દિવ્ય રોચન ખોલે હવે આ તો ચામડાની આંખો છે પણ આ ત્રીજી આંખ એ દિવ્ય રોચન દિવ્ય આંખ છે દિવ ચક્ષું આપણા દાદા આપણે ખોલી આપે છે કે જેનાથી આપણને બધામાં ભગવાનના દર્શન થાય અને એ ભગવાનના દર્શન કરતા કરતા આપણને બહાર જે બધા લોકો જોડે ભેદ પડેલો છે નીકળી જાય એટલે ભેદભાવ છૂટી જાય અભેદ દ્રષ્ટિ પ્રાપ્ત થાય અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય એટલે પછી બધા જોડે આપણે આપણે છીએ એવું અનુભવમાં આવે પણ આપણે તો આ આટલું સહેલાઈથી કહી દીધું અને એનો રસ્તો આપણી જ ભૂલનો ઓળંગવાનો એ બહુ મોટો છે અને છતાં એ કરી આપ્યો ટૂંકો કરી આપ્યો એટલે દાદાજી વિ ખોલે રહે શુદ્ધાર્મા સર્વે દિસે બધે શુદ્ધ આત્મા દેખાય દુશ્મનમાં પણ દેખાય ના ગમતા લોકોમાં પણ દેખાય નથી દેખાતા જે ભગવાન દેખાતા આગ પાછા થઈ જાય થાય એટલે એ વ્યવહારની સમજણ આપણને આપી છે અને એ થી આપણી ગાડી કશે અટકે નહીં મૂળ પડી જાય નહીં કાયમ હસતા રહીએ પોતાની ભૂલો પર કારણ કે બહાર કોઈની ભૂલો છે જ નહીં બહાર કોઈની ભૂલો છે જ નહીં સંયોગો સંયોગ વ્યવસ્થિતની અદભુત ધારા પ્રગતિ એટલે આ વ્યવસ્થિત કરતા છે એ આપણને સમજણ પ્રાપ્ત થઈ જેના આધારે જેવું જ્ઞાન મળે છે ત્યારથી આપણને ખાસ થઈ જાય છે કે ચાલો હવે કરવાનો બોજો જતો રહ્યો કશું કરવાનો બોજો જે રહ્યા તો આ કરવાનો કરવાનું છે આ કરવાનું છે એ બોજો જતો રહે અને પછી જે વ્યવસ્થિત એક્ઝેક્ટ સમજાય જતા પૂર્ણ સમજણ પૂર્ણ જ્ઞાન ખુલ્લું થાય અને એ રસો બહુ ટૂંકો કરી આપ્યો પ્રત્યેક પર સત્તા પરમાણુમાં સ્વસત્તા આત્માએ કરી એટલે કોઈ પણ ક્રિયામાં મનવાણી કાયાની ક્રિયામાં જે કોઈ ક્રિયા થાય એવી રીતની એની પાછળ ભગવાનની શુદ્ધાત્માની જોવાની પ્રક્રિયા છે જે આપણી પ્રક્રિયા છે અને એ મન વણિતાની પ્રક્રિયા એ આપણી પ્રક્રિયા નથી એ પરસતાથી ચાલતી પ્રક્રિયા છે એમાં આપણી સ્વ સત્તા આપણને સમજાતી જાય છે કે જોનારો તે હું આનો જોનારો તે હું અને એ પ્રક્રિયામાં જે જે આપણી ભૂલો થયેલી જેના કારણે આજે આપણને ભૂકોટો આવે એ આપણને દેખાતો જાય સમજાતો જાય એટલે આપણી જ ભૂલો આપણી સામે આવતી જાય જ અને આપણે અમૂર્ત ભગવાન હોય એજ આપણા પ્રગટ શુદ્ધાંતમાં ભગવાન છે એવું રાખીને આપણે પ્રગતિ કરવાની છે મૂળ પુરુષ દિશે એમને એમ દેખાયા નથી અમૂલ દેવા ભગવાન નિપૂર્ણ સ્વરૂપ હોવા છતાં એ એવા પ્રગટના માધ્યમથી આપણને ઓળખાય સમજાય અને ત્યારે આપણું પ્રગટ થાય દેવું મંદિર દાદાએ બનાવી આપ્યું છે કે આપણને જ આપણા અંદરના ભગવાન આપણને ઓળખાતા જાય અને આપણી એ અંતર પોતાની ભક્તિ શરૂ થાય કે જે ભક્તિનો અંત શું બધા આવન જવનમાંથી આપણે છૂટી જાય છે ને એમાં મૂળ પુરુષ દિવસે મૂળ પુરુષ એ તો એને રિયલમાં જોવું હોય તો એ એ જ હું વિકલ્પપણે કામ કરે ત્યારે આ બધું રચે પૂર્ણ સમજણથી લે આ બધી અનુભવીએ નહીં કોઈ પણ પ્રકારની લાચારી કોઈ પણ જાતની હેલ્પલેસનેસ આપણે અનુભવીએ નહીં એવું એ ધીમે ધીમે જાય છે આપણે એનો અનુભવ કરતા જઈએ ધીમે જીવનના સંજોગો તો બધા આવે ઉપર ઊંચા નીચે બધા સ્થિરતા વાત કરું લક્ષણ એને જે મૌન રાખી છે લક્ષણ એટલે ને ઇચ્છી રહેના એ તો સાવાલ હોય છે કરી ચાલે કરી ચાલે હા તો પછી કરી છે જો અને જનરલ જર્ની પૂછ્યું છે જનરલ સબર્દાન સપના આવે એટલે એ તો બે મેન છે એ તો બહુ જ બો તો પછી કોઈક સપનું આવે ને તો સપનામાં જે રીઓ થતું હોય અને સપનામાં ચકતી આઉટ સાઈડ પણ નેક સપનામાં હું પડી કે લક્ષણ કરીએ તો પણ આઉટ સાઈડ ને પછી આપણે જા કે તો લાઈક એ તો બહાર ન થિયતું ને તો ત્યારે તો બહાર ન થિયતું ને ત્યારે અંદર ચાલતું એને સ્ટોપ થાય તો એ બહાર હોય હા એ તે વખત એવું તો એ મે તો કોઈ ઇન્સિડેન્ટ કોક વખત થાય યુઝ્યુઅલી આમ ઇટ્સ અ કોઇન્સિડેન્ટ સર કોઇન્સિડેન્ટ કોઇન્સિડેન્ટ એ પણ કોઈ વખત આમ લઈને આપણે અમારે એવું દેખાતું નથી કોઈના વખત આવું બહુ વર્ષ પહેલાનું કે આપણે આમ અંદ સપનામાં આમ પડતા હોય ને સૈક ગંભિત પ્રેશર બેડમાં થી આવ સરીએ એસેફટી હેપન એને લેકન યાદ બંછતા પહેલા મે બે બે છે <laughs> <laughs> તરે બેડમાં નહીં સુતેલા હોય છે બસ સુતેલા હજરે બેડમાં નથી હોય તો સપનું આવે તારે યાર લેટર ટાઈમ કેવી રીતે હોય બેડ પરથી પડતા હોય તો બરાબર છે પણ બોલાવતા હોય તેની વાત તરે શું છે બાર જાતે ના તો બહાની છે નીચે નીચે જોબ પર જ다가 હોય ને તો તો તારે પણ સુતેલા હોય કે જાગતા હો તો તમે તમે જ છો કર્મ ને કર્મ ની અસર ના ભાગ માં કર્મ છે જે અસર કરે છે ને એમાં આમાં અસર તો કસી હોતી નથી બોલાયા પડ્યા સમજી ગયા પેલામાં ખાલી પડ્યા એવું લાગે પડેલા નથી હોતા અને આમાં પડેલા એવું લાગતું નથી પડી જાય ને પણ આ રીઓલી એક્ચ્યુઅલી આ તો ખાલી આપેલું છે એમાં પણ વિધી કરતાય સુ આરતી કરતા અંદ સપનામાં કરતી અને જાગું તો એ બોલતી છો એ એટલા છે સતા સપનામાં બોલતા હતા ત્યારે તમે બહાર બોલતા હતા હા કે હો કાકે આમ જાગું ને કમકઈ બોલતી હો જાગો તેરે ને પણ હા જાગો તેરે ને પણ હા જાગે તો બોલતા હતા એ તો ક્યાંક ફંટી ગઈ Yeah, I don't know what it was, they said, you got it. I took it, you know, what it was. છોકરાઓ કોણ જોડે ખાતું નથી કોની જોડે ખાવે જે તમારો સામે એની જોડે ખાવે હા તમારો સામે એની જોડે ના ખાવે બરાબર તો પછી જે નથી સાંભળતો એની જોડે ખાવે એવી શક્તિ માંગો એટલે પછી એમનો આપણે એની જોડે ખાવે એટલે ઓકે બોલવાનો સુબાના ને કે દાદા ની જોડે નથી જે કુલા ભેદ માંગો કરો જો જો જો જો જે ખૂટતું હોય તે માંગવાનું પૈસા ખુટતા હોય તો માંગતા નથી કોઈ સબ્નું નકામા દોસ્તોને દેવકી આવ હે ઓલી ખાલી ામો જમાગીએ તો ના જજ શ્રદ્ધામાં આપણે બોલીશું પ્રાર્થના દી શ્રદ્ધામાંથી આ કચેત દી પૂરી બની નાસ દામ તો આપ એમ કા છે તો તે દી આર અને સંભાવ જે દિવસદ માંગવાની તો તે દિવસે મળી જ દેવા દઈએ બીજે દિવસે ના ત્યારે ખુક્તિ લાગે તરજ કરે ને આપણે પૈસા કુટલા છે તરજ માંગીએ છે ને હા હા ના કુટતા હોય દરજા એને માંગવાની પણ જરૂર પડે એટલે આપણે દરજે માંગવાને પાંચ આઠ જન ઘરે લઈ આવી શકતી આપ તો માંગ માંગો છો ને માંગીએ છે પણ તો રહેવાનું નથી खरे बने जुदोज वस्तु नहीं। नहीं। आत्मा तो खाली जुए प्रश्न आज जय गा जाए तेन करो तो फेरफ दादा कहते हैं कि आज जन्म नु पिक्चर पड़ेलूरफ के कल्याण टीका मत करा कल्याण टीका टीका तुम्ही जे करो છો ને હા જે તે કરો છો ને हमणा તમારે टीका વગર કરો છો ને સેવા યે કરો છો તે સબ કોડ પડે તો એવું નથી તમાર આ ટીકા વગર થાય કાર્યક થાય કેમ ટીકા વગર થાય જ નહીં કોઈ કાર્ય ટેકા વગર થાય નહીં અહંકાર તમારો બાકી રહ્યો છે આજ્ઞામાં રેવાથી આજના માં રેવાથી જાય ને તો એમાં આ જવાબ આપેલા છે કોણ છો વ્યવહાર દ્રષ્ટિથી આવ વ્યવહાર દ્રષ્ટિથી અશ્વિનભાઈ જોવાનું અશ્વિનભાઈ અમારે જોવાનું વ્યવહાર દ્રષ્ટિથી તમે અશ્વિનભાઈ અશ્વિન દ્રષ્ટિથી અશ્વિનભાઈ શું જોવે અશ્વિનભાઈ કશું ના જોયે એ અહંકાર આજુબાજુ નો વ્યવહાર જ જોવે છે અને એમના જે પેદા હોય પ્રકૃતિ લઈને એ પ્રમાણે પરિણામ આપે અશ્વિભાઈ ના જુએ અશ્વિનભાઈ ના જુએ અશ્વિનભાઈ અશ્વિનભાઈ સાથે પડાવી પડે તમારે હે અશ્વિનભાઈ કે જેને અત્યારે હવે જે ભાગ સુધારો થઈ રહ્યો છે એ પાડો આમ તો જે પેલો ભાગ છે તો મારવાનો બી એટલે આગના પાડવાની કઈ કશું કરવાનું કરવું પાડવાનો ભાવ રાખો એ કોણ રાખે છે એ જે તમારો દાદા એ કે છે કે તમને જાગૃતિ વાળો ભાગ મૂક્યો છે એ તમારો અહંકાર વાળો ભાગ રાખવા માટે પ્રયત્ન કરી રહ્યો છે એ દિશા જંતરને હા સમજવા પડી છે તમારા અહંકાર ના જે બે ભાગ પાડ્યા એક અહંકાર કે અને શુદ્ધ થવા માટે પરિણામ ખાલી થાય છે ને એ આપણે આપવા નથી સવાલ શું તમે ભાવ કરતા જાઓ તો એનું પરિણામ આવવું જરૂરી જરૂરી છે મેળે ના પડે બે નો મેળે જ ના પડે ને કેમકે આજે આગળ ના કરેલા નું પરિણામ છે આજે તમે આજે ભાવ રાખો છો જયારે થશે ત્યારે એ દ્રષ્ટિ પામેશન કરે પછી એમાં એ વાત ક્યાં આવે કે આજે થાય કે ના થાય એ તો જોવાનું જ નથી ને આ થયું એના પરથી તો ખબર પડી કે મારે એમ નથી કરવું પેપર નથી થવાનું પણ તમારો તમારા ભાગમાં જે છે એ માન્ય જ રાખીએ છીએ આપણે આપણી ગેસ્ટ કરી દેવાની પરિણામની અપેક્ષા રાખો તો એના ટાઈમે જ થાય ને કારણ કે પીલું તો આજે આગળ ભાવેલું ભાવેલા પરિણામ છે બરાબર હવે આજે જે તમે કરો છો એનું પરિણામ જયારે આવશે ત્યારે પણ તમે એમાં અપેક્ષા રાખો એ વાત સુધી થઈ જાય પણ આપણે જ્યારે આવું ત્યારે આવે પણ આપણે બીચ નાખીએ છીએ બરાબર એટલું પરિણામ આવીને જ રહેશે May